દાદા ભગવાન કહી કઈ ઢંગ છે બતાઈ હૈમે કિત ભિન્નતા હૈકી સમજે મત બોલતે લાખ જ્ઞાની હૈ સભી કા એક મત હોય અજ્ઞાની હોય અંદર લાખ મત હુંગે લાખ લો લાખો લાખ એક અંદર એસી દાદા ભગવાન કી સમજે પુરુષા પુરુષો કે સમજ હોતી અલગ અલગ શરીર કે હૈ એક શરીર કી ભિન્નતા તો જ્યાદા નહીં એક દો ચાર પાંચ વાલી હો તો મુજે માલુમ નહી કતની મન તો બહુ છોટા સા હૈને મન ક્યા કરતા હૈ શરીરમાં ભિન્નતા એક શરીરમાંતીનતા હૈ તો બહુ બરાબર મહાસાગર તો કુછ નહી હે તો સભી મે શરીર અલગ હોતે હુ પાંચ આજ્ઞા કે અનુભવ હો અલગ નહીં હું જો મુજે અલગતા દિખાઈ મેરે કારણ છિન્ન ભિન્ન હો અલગતા વાલી દૂસરો મેં અલગતા દિખાઈ દૂસરે દુઃખ મિલતા હૈ તો મુજે લગતા કે મુજબ દુઃખ દીયા આગે સુખ ગયા હોત હૈ દુઃખ મેલ ગયા હો મેં ખુદ કો શરીર દુઃખ હો તો પાછા આતા હૈપસ ક્યુ આતા વાપસ ક્યુ આતા લી અતિથી હૈ ના ટિકને ભગવાન તો इतनी आसानता कर दी है समझ में इतनी आसानता कर दी है कि जन्म होता है वही तू संग्रह स्थान में गेस्ट हाउस में अंदर दाखिल हो जाता है सारा जीवन का गेस्ट हाउस में से निकलते निकलते तू मन से भी कुछ न लो पाणी से भी कुछ ग्रहण न करो और काया से भी कोई बात भी नहीं लगाओ खाली देखना और निकल जाना है આજ હમ મ્યુઝિયમ મેં જાતે તો બહુ અચ્છા લગતા અચ્છા સમજને જાતે તો બોલતા હે હાથ મત લગા સબકો અનુભવ હો મ્યુઝિયમ મેં ગયે હુંગે કઈ કઈ પ્રકાર કે હે હમરે બડે દેહ બહુ બરાબર મ્યુઝિયમ થ આજ તો માલુમ નહી છોટાથે રસિક બરોડા કા મ્યુઝિયમ બહુ પ્રખ્યાત બહુ પ્રખ્યાત દૂસરા હૈદરાબાદ વા तो बात हो गई तो ये फाइल हो अर्थात हमेरी गलती वाला सारा व्यवहार था उस जिससे शरीर की बंधारण हो गई है वो गलतियाँ मेरे देखने से निकलती जाए गलतियाँ क्यों रुकी है को बेचारी बोलती हैं कि भाई आपसे हमें आना पड़ा आपकी गलती से हमें हमारी कहाँ गलती है तो खाली नज़र करो हमे बस बस हो गई तो हम खुश हो जाएंगे चलो हमें विदाई दे देते हैं वो વિદાઇ હમેશા દિલ હોતી હૈ ગલિયા ગલતિયા ખી ખી હોની ચીએ મેં બોલતા હું લેકિ મેં અચ્છે ઢંગ સમજાઉં કે શરીર ગલતિયા કતની ક્યાં હૈ સબકુ અભી ભી બહુકાર મેરા ધર્મ હૈરી ખુદ કી ગલિ મુજે દીખની પડેગી હૂસરું દેખેંગે તો હમ માર ખાંગે મા શક્તિ હૈ તો દેખને તો હવે એસા આપીઓ જાઓ એ તો બચ્છે હૈ કોઈ તો કોઈ કરવા વાં કોઈ કરેતા કે મેં મેરી સંભાળતા હું કરો અચ્છે અચ્છા વિચારો ખોયા હુઆા તો ખુદ મિલ જતા હે આપ કવિ રાત બતા એ બતાવ સાબ છિયા નવાના છબી નતી કર એક પ્રકારના તાપણા છે અને આપણું શરીર મીરના ટુકડા જેવું છે દિવસે દિવસે ઓવળતું જાય છે ક્યારેક છેલ્લો શ્વાસ આવશે ખબર નહીં પડે સ્વપ્ન જેવું છે ભગવાને રાત્રે સપના આવે છે મન અને વાણીના સ્વપ્ન હોય છે અને આ જીવતું મન વચન અને કાયાનું સ્વપ્ન છે મોટામાં મોટું સ્વપ્ન હોય તો સો વર્ષનું એનાથી વધારે આકળવા કોઈનું હોય નહીં તપના તપવા દો पानी पिए हाँ एक इसमें इतना भी तिर होगा तो पानी रहेगा उसमें क्या नहीं रहता नहीं, ऐसे अपने काया भी ऐसा ही है કમ કરમ રસ ગલા જલ જૈસા હૈ હમ કરમ રસો કર નઈ થાય પ્રયોગ નતો ગમે નથી પર્યાય ઓળંગી જવા જોઈએ પાછા દાદા એ બધા પાર કહી રહ્યા હતા આપણે હા જુનાગઢ તોડવાના છે બધા બના છે ને બધા અંદર ઘટ બંધાઈ ગયા છે ને એ થોડી નાખવાના બધા शांति समझे तो खबर समझ ने, पड़े बने से અમારે અમેરિકામાં આવ્યા ને ત્યાં આગલી સીટ માં બાકીને બધા વોશરૂમ માં જોઈએ પછી ડ્રાઈવરે બોલ્યું બધા આવી ગયા છે એવા હા ને લીધી આવ બાજુવાળા જોઈએ કે ભાઈ મારી બાજુ વાળા નથી આવ્યા ત્યાં સુધી બસ ઉપાડી ના જોઈએ સમૂહ બહુ ધ્યાન રાખવું જોઈએ જાગૃતિ રાખવી જોઈએ અમે આટલી લાંબો સત્સંગ થયો આપણે આ કવિરાજા બહુ સાદી ભાષામાં એમનો અનુભવ ખાઈ ગયો છે જોવા જુઓ બધું જ આવી ગયું બધું જ આવી ગયું અને જયારે પૂતગલની કિંમત ઘટશે કે છે શું કહ્યું જેની કિંમત નથી એની કિંમત આ બહુ મૂકી દીધી હતી આપણે અને એટલા માટે આ શરીર આવ્યું આપણું જન્મ્યું એ પૂદગલમાં કિંમત મૂકી હતી અને જેની કિંમત છે ત્યાં કિંમત સમજ્યા નહીં અને કિંમત સમજ્યા નહીં અને બે કિંમત ગણી ગયું કુદરતમાં પણ બને છે અને કુદરત આ સમજ આપે છે કે આ મનુષ્યો આજે બહુ બધો વ્યવહાર થઈ ગયો છે અને વેપાર થઈ ગયો છે મનુષ્યમાં કુદરતમાં જેની કિંમત નથી એની કિંમત કરી બેઠા છે શું કહ્યું છે જેની કિંમત છે એની કિંમત સમજતા નથી અને કુદરતની કિંમત તો શું છે એ કોઈ આંકી શકશે કોઈ આંકી શકશે આવું જ્યારે પૂદગલની કિંમત ઘટશે એટલે માણસ આપણે દરેક વ્યક્તિ કુદરતનો જ એક ભાગ છે કુદરતની એક બાજુ છે પણ કુદરત તો બહુ વિશાળ છે કુદરતને બધાનું ચલાવવાનું પણ આપણે આટલું અહીંયા આગળ આપણે સમજવાનું કે આપણે કંઈ આપણે માનીએ છીએ કે હું હું એવું નથી આ બધા સાથે છીએ છતાં બધા એકના એક જ છીએ શું એટલે પૂતગલની કિંમતમાં આપણે આ પૂતગલનું વેલ્યુએશન કર્યું હતું આજની ભાષામાં કહે છે કે કિંમત ઘટી હતી એ કિંમત ઘટાડી દેવી પડે કારણ કે રૂપિયાની કિંમત બહુ વધી જાય તો બધો છાક ચડી જાય એવું છે સર રૂપિયાની કિંમત વધી છાક ચડી જાય એટલે એને ઉતારવા માટે કિંમત ઉતારવી પડે એટલે અત્યારે ભારત પણ એવું થયું છે સમ ધીમે ધીમે નોર્મલ આવતું જાય છે આવતું જાય છે દાદા કહે છે હવે બેતાલીસ સાલ પછીની લક્ષ્મી જોઈ તે કૂદકેને ભૂસકે વધવા માંડી અને ગાણપણ એટલા બધા બધા આ બે એ બેતાલીસના વર્ષના હતા ત્યારથી કહેતા હતા કે જીવ જગત આખું ગાણપણમાં રૂપાંતર ફેરફાર થઈ રહેલું છે અને પછીના છેલ્લા છેલ્લા સત્સંગ હું તો ત્યારે કહેતો હતો પછી આટલા વર્ષોથી આજે તો થઈ ગયેલું છે ઉઘાડું ઉઘાડું મેન્ટલ હોસ્પિટલ ગાણાનું હોસ્પિટલ થઈ ગયેલું છે બધું ઉઘાડું એવું છે આજે તો આ તો પૂતગલની જ્યારે આપણને કિંમત ઘટશે કે આપણે મન વચન કાયા જે એમની કિંમતો બહુ મૂકી દીધી છે આપણી બુદ્ધિ આ બધું એની કિંમત ઘટશે અને આપણે તો કુબેરનો ખજાનો કશું નથી જેની આગળ એ બધો ખજાનો ખીલ્યો છે આપણે તો અખોટ ખજાનો તે તો ઘટ મુક્તિની તલબ વધશે કે હવે આ પૂતગલ મુક્તિ એટલે ઘટ મુક્તિ એટલે કે આ શરીર એટલે હવે શરીર પોતે સારી રીતે આ જ જન્મમાં આજ્ઞાધર્મથી મુક્ત થશે એવો સ્વાદ આવતો જતો જશે અને શરીરથી મુક્તિ એટલે કે શરીરના વ્યવહારને વ્યવહારની મુક્તિને જ મુક્તિ કઈ છે વ્યવહાર એટલે શું કે અહંકારની અસ્થિ અને બધા રૂપકો હોય છે બધા જાત જાતના એટલે અહંકાર મુક્ત થાય છે આત્મા મુક્ત નથી થતો આ દાદા ભગવાનનું વિધાન છે બહુ સુંદર બહુ સુંદર આ વિધાન જો જગતમાં લોકો જ્યાં જ્યાં જેવા હોય એમને એમની ભાષામાં જો મૂકવામાં આવે તો દાદા ભગવાનની જે ભાવના કે જગત કલ્યાણ થવું જ જોઈએ ખૂણે પહોંચવું જ જોઈએ બહુ સુંદર સાકાર થાય પણ આપણે પહોંચાડનારા નહીં હોવું જોઈએ આપણે કલ્યાણ કરનારા નહીં હોવું જોઈએ શું પણ આ શરીર છે નિમિત્ત છે ને શરીરના નિમિત્તમાં જ્યાંને જ્યાં જેવી ક્ષમતા હોય એટલું એને કામે લાગવા દેવું જોઈએ એટલું જરૂર છે શું નિમિત્ત અને નિમિત્ત છે તો કંઈ ને કંઈ કોઈની પાસે તો શક્તિ હોય કશું બની ના શકે નહીં બની ના શકે સમજાયું ને હા એટલે ગાગડું હોય તો મુશ્કેલી પછી એટલે ગાગડા નીકળી જવું જોઈએ આપણું બધું એટલે હુટ પછી કે છે સીવણા દો એટલે તમે આવે આ સ્થૂળ સંયોગો એટલે કે શરીરના સૂક્ષ્મ સંયોગો એટલે મનના અને વાણીના સંયોગો એટલે વાણીના પર છે ને પરાધીન છે આ વાક્ય એટલું ગંભીર છે આપણે બોલીએ છીએ ખરા પણ જોડે જોડે બોલવા સાથે આપણા શરીરમાં આ પ્રમાણે અંદરથી ઉપયોગ પૂર્વક રહ્યા કરે બહુ આનંદ આવે સમજાવ્યું આમાં વાણીના સંયોગો મુખ્ય છે એટલે દાદા ભગવાને કહ્યું દાદા ભગવાને કહ્યું આ વાક્ય બહુ એવું કે છે એવું છે અને એટલું તો સમજવું પડશે કે જીભ બોલે છે વાગે છે તો રેકોર્ડ વાગી રહી છે એટલું તો આપણે સમજી જ લેવું પડશે પોતાને માટે પછી એનો અનુભવ વિસ્તાર થતા થતા આપણને બધે જ એવું દેખાશે કોઈ બોલતો હશે તો બોલતો આપણને નહીં સમજાય આપણને ભાણતો હશે તો આપણને ભાણતો નહીં સમજાય પણ એ આવી રીતે આપણી પ્રગતિ હોવી ઘટે બધાને અને આવો નિશ્ચય પાકો હોવો જ જોઈએ આપણે અને દિચક્ષુ ખુલવા દો એટલે એક આ ટેપ રેકોર્ડ સમજવા માટે આ શુદ્ધાત્મક દ્રષ્ટિથી આ ટેપ રેકોર્ડ વાગે છે દિચક્ષુ એટલે વ્યવહાર ચક્ષુ વ્યવહાર દ્રષ્ટિ અને શુદ્ધાત્મક દ્રષ્ટિ બે દિચક્ષુ એટલે દિવ્યા ચક્ષુને ખરી રીતે કહ્યું છે આ દિવ્ય ચક્ષુને કહ્યું છે સમજાયું ને દિચક્ષુ દિવ્યા ચક્ષુ આવી રીતે કામ કરે છે દિવ્યા ચક્ષુ આવી રીતે કામ કરે છે વ્યવહારમાં વ્યવહારને વ્યવહાર રીતે જ રાખે અને આપણને શુદ્ધાત્મા શુદ્ધાત્મા પદે શુદ્ધાત્મામાં જ રાખે બહુ એવી સુંદર બિલ્ડિંગ થઈ ગયું છે જો આખા પદનું બિલ્ડિંગ ગજબનું છે કવિરાજના બધા પદો રસિક બી જાણીએ આપણે અને કવિરાજ જબરા છે કે છે મને કંઈ સમજાણું નહીં ક્યારે લખાઈ ગયું છે બઉ સુંદર બિલ્ડીંગ છે એટલે દાદા એ કહ્યું હતું ને કવિરાજા તો પછી આજથી બસ વર્ષે હશે ને આમાંથી રિસર્ચો અમાથી નીકળવાની છે બધી અને બધું જ દાદા આવશે આવશે ના પણ એવું બનવું જ છે આ તો કારણ કે આજનું વિજ્ઞાન એ બધું જોતા પછી એ પ્રકારનું થવાનું જોકે છે ચાલો જવા દોટા